श्लोक नंबर आ शिक्षा पत्री लेखा नु जो कारण ते सर्वे एकाग्र मने एका करीने धारव प्रयोजन सौ आश्रितो एक मन आ शिक्षापत्री ग्रहण करव बीजा काम में व्यग्र रही शिक्षा पत्र आगना સ્વીકારવી તે ન સ્વીકાર્યા બરાબર છે તે અંગે શ્રુતિ પણ પ્રમાણરૂપ છે કે મારું મન બીજી તરફ હતું તેથી ન દેખું મારું મન બીજી તરફ હતું તેથી ન સાંભળું મનસા હ્યવ પશ્યતી મનસા શૃણોતી સાંભળે છે એટલે મારે કીધું કે એકાગ્ર એવું મનસા પત્રી લેખ છે એકાગ્ર મન કરીને આને વાત જોવે ભગવાનનો ઈરાદો હું છે મન ચંચળ છે તે તોફાની બળવાન ને મજબૂત છે ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે અસંશયમ મહાબાહો મનો દુર નિગ્રહમ ચલમ ये महाबाहू चौक्स मन चंचल वन की एकाग्रता हो सर्व जीव हितावह बीजू सहेतुक प्रथम विशेषण खास कर सूचवे कि आ शिक्षापत्र ने असर मनुष्य मत न कल्याण थे ये निश्चित है सर्वजीव हितावह મનુષ્ય ખાલી મનુષ્ય પરિપ્રેક્ષ ભગવાન નો આશય એવો છે સર્વજી હાર ઉઠાય સેતુ કહા ભગવાન નો હેતુ શું છે આ લખવા પાછળ એમાં એકાગ્ર મન કરવું એ આપણે આમાં એ વાંચ્યું હતું કે ભાઈ આલો સાધુ ના ધર્મ ને વર્ણિના ધર્મ તો ભગવાન એમાં હેત શું હોય શકે એવો વિચાર કરીને વાંચવું સર્વજીવ હિતાવહ તો એ તો ઓટોમેટિક છે આ શિક્ષાપત્રી નું થાય એટલે બધા જીવનું હિત થાય તો ઓટોમેટિક પણ સેતુક છે એ બહુ મહત્વનું છે અને એમાં એટલા માટે એકાગ્ર થવાની જરૂર છે સર્વજીવ છે એમાં એકાગ્ર થવાની જરૂર નથી શિક્ષાપદ્રી પ્રવર્ત એટલે બધા થવાનું જ છે એમાં એકાગ્ર થવાની શું જરૂર છે એકાગ્ર થવાની ક્યાં જરૂર છે મહારાજે હું કરવા લખ્યું એવું સમજવા માટે એકાગ્ર થવાની જરૂર છે અને એવું જો એકાગ્ર નો હોય તો આમ કેમ ન લખ્યું લઈ સાધુ પદ પ્રવૃત્તિ પણ એવું ત્યારે આપણે વિચાર કર્યો હતો ને કે ભાગવત માં સાધુ લક્ષણ લિખ્યા છે શ્રીજી મહારાજે સાધુઓના લક્ષણ લખ્યા શિક્ષાપત્રીમાં ગીતામાં તે બધી જગ્યાએ અલગ અલગ છે ને ભાગવતમાં લખ્યા સાધુઓના લક્ષણ કૃપાલુરાકૃત દ્રોહ લખ્યા છે ભલે પણ શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે સાધુ ના લક્ષણ હોય તો કૃપાલ ઉકૃત દ્રોહણ એ લખ્યું ને ભગવાને અને મહારાજે સાધુ લક્ષણ કીધા શિક્ષાપત્રીમાં એક શ્લોકમાં બધું કીધું એમાં હું તફાવત આવે ભાગવતમાં લખ્યા એમાં કલ્યાણ ગુણ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ હેતુ હોય એવી રીતે નિરૂપણ કર્યું છે અને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એને ભાર ન સાધવો એથતે સર્વે નૈષિક બ્રહ્મચારી કોણો શ્લોક તો બ્રહ્મચારીઓના ધર્મ કીધું અનુવાદ કરવા માંગ્યો છે સાધવો એથતે સર્વે નૈષિક બ્રહ્મચારી વત સ્ત્રીધિવહુદી જે મહારાજે કીધું એ સાધુઓના ધર્મ ને અનુવૃત્તિ કીધી નૈષ્ટિક બ્રહ્મચાર્ય જે પાડ્યું એટલું એટલું તો તમારે તમારા હોય હવે મુખ્ય સાધુ એ હું પાડવાનું ચાંદ સાધુ શબ્દની કે પ્રવૃત્તિ પ્રવૃત્તિ નિમિત્ત આ મારા અને કલ્યાણ ગુણ છે બે છે પણ મારા વધારે ભાવ આની વ એનો વિચાર કરવામાં એકાગ્ર થવાનો છે મહારાજે આવું હું કરવાનું લખ્યું ભાગવત માં આવું હું કરવા લખ્યું ભાગવતમાં આમ કેમ લખ્યું મહારાજે આમ કેમ લખ્યું એ તો એકાગ્ર ખબર ના પડે સર્વજીવ એકાગ્ર થવાની જરૂર નથી મહારાજ ની છે એકાગ્ર થાય તો સર્વજીવ છે સર્વજીવ હિતાવા છે તમે એકાગ્ર થાવ તો સર્વજીવ હેતાવા છે તો સ્વહિતાવ થાવ તમારું હિત થાય એકાગ્ર મનસા પત્રી લેખ સેતુક શિક્ષા પત્રી છે એ અમે સ હેતુક લખીશ એ કઈ કાનો માતર અમે હેતુ વિનાનો નથી લખ્યો હેતુ વિનાનો નથી લખ્યો ચ વા કાનો માતર આ મહારાજે સાધુઓને ચેલેન્જ કરી દી એમ કે આમાંથી કોઈ કાના માતર ભૂલ કાઢી આપો આ નિરર્થક છે ભૂલ કાઢી તો આપણે એને રાજી થઈને ચરણારવીને દેવા અને રાજી થઈને માથે હાથ મૂકવા જાતની ભૂલ કાઢી હોય એક કાનો કે અર્ધો માત્ર છે એમાં હેતુ વિના નથી તો એનો વિચાર ક્યારે કર પોતાની અકલ ઠેકાળા સેતુ કહા એટલે એકાગ્ર થવાનું હું હું કરવા લખી મહારાજ નો હેતુ શિક્ષાપત્રીમાં આ શ્લોક લખવામાં મહારાજ નો હેતુ પણ આપડે તો પ્રશ્ન એ હતો કે એકાગ્ર થવાની જરૂર સર્વજીવ હિતાઓ માં કે સહેતુક માં પ્રશ્ન હવે એ હતો એકાગ્ર થવાની જરૂર માનું છે એમ એકાગ્ર ક્યાં થવાનું છે સર્વજીવમાં પણ નહીવ તો એનો અર્થ એવો છે મહારાજા વિશેષ આપી દીધું કે આ શિક્ષણ પત્રી નું પ્રવર્તન થાય વાંચે તો એનું હિત થાય ગ્રંથ આવો છે એને કોઈક જોહે ને તો એનું હિત થાય એ કામ તો એનું છે એ આપણું નથી આપણે માટે કરવાનું આ એક કીધું છે આશ્લોક દરેક શ્લોકમાં એક બે એક બે આજ્ઞા હોય છે દરેક શ્લોક માં એક આજ્ઞા બે આગા ત્રણ આજ્ઞા એવું બધું આજ્ઞા હોય છે તો આ શ્લોક માં સ્પષ્ટીકરણ હું એમ સર્વજી વિતાવાજ્ઞા સર્વજી વિતાવા તમે બધા સર્વજીવ નું હિત કરજો એ તો એમાં કઈ વાંધો નહીં સાધુ બધાનું હિત જ કરવું પડે સત્સંગ એવું હોય તો કરવું પડે બધાનું હિત પણ મહારાજ આજ્ઞા એ આપી છે સર્વજીવ હિત કરવું એ તો ભગવાન ને કરવાનું છે શિક્ષા ને કોઈક હાથમાં અડે એને પગે લાગે એને જોવે તોય પણ એ જીવ નું હિત થાય શિક્ષા પત્રી કોક ઉપર પડી કીડી ઉપર માટે મનની એકાગ્રતા ચોક્કસ હોવી જરૂરી છે શિક્ષા પત્રી વાંચતી વખતે વાંચનાર ખબર નથી કે મારે એકાગ્ર ક્યાં થવાનું છે એવી ખબર છે એવું મહારાજ કીધું કે એકાગ્ર થવાનું છે એ સાંભળી લીધું વાંચી લીધું બરોબર એટલે મહારાજ ને લખવું પડ્યું કે આ એકાગ્ર થા અને આ થાજ એકાગ્ર થનારા ને ખબર નથી કે મારે એકાગ્ર ક્યાં થવું છે હંમેશ ના માણસ એક જગ્યા એકાગ્ર હોય એવું કીધું સામાન્ય રીતે માણસ છે એ એક જગ્યાએ એકાગ્ર થયો એટલે એકાગ્ર તો છે કથા સાંભળતા સાંભળતા એ ક્યાંક બીજી ક્યાંક એકાગ્ર થઈ ગયો હોય મન છે એ તો અણુ અણુજ છે એટલે કે પ્રવૃત્તિ પ્રવૃત્તિ આપતું નથી એક જ જગ્યા એની પ્રવૃતિ થાય હેતુ છે એમાં એકાગ્રણે મને કરીને વિચાર કરજો તમે સર્વજીવ માં છે એવું મહારાજ નો હેતુ છે એ સર્વજીવ એટલે એ વિચાર કરે તો કઈ વાંધો નહીં મનની એકાગ્રતા એવું પણ હોય શકે પથ્થરી લેખા છે હેતુ કા માટે મનની એકાગ્રતા ચોક્કસ હોવી જરૂરી છે आ श्लोक में शिक्षापत्र सर्व जीव हितावह सूचव शिक्षापत्र अनुसरवा मनुष्य मात्र कल्याण थे था ये निश्चित है बीजु विशेषण एम कहवागे कि हमें पचीना श्लोक संख्या आठ नौ क्या प्रमाण जे लोग आने अनुसर से તેઓ આલોક માં અને પરલોક સુખી થશે એનાલિસિસ નથી ભાષાંતર કરતા પેલા વાત કરી હોય ને ગુજરાતી ટ્રાન્સલેશન બીજા વિશેષણ નો અર્થ કેમ બીજા વિશેષણ બીજું વિશેષણ એમ કે સયતુક નો અર્થ એવો તો આને જે નહીં શિક્ષા પત્રી નું વિશેષણ આપી દીધું છે કે આ પત્રીલેખ છે એ સહેતુક છે અને સર્વજી વિતાવા છે પણ એમાં પાછું મારા જેમ કીધું એકાગ્રણ એવું મનસા હવે એકાગ્રણે એવું મનસા આપણે વિચાર ઈ કરવાનો છે કે એકાગ્રણે એવું મનસા વિચાર કરવાનો છે એ ક્યા ટોપિક ઉપર કરવાનો છે સર્વજીવ ઉપર કરવાનો છે કે સહેતુક ઉપર કરવાનો છે આમાં નથી કઈ શિક્ષાપત્રીમાં નથી આપ્યું નથી શિક્ષાપત્રીમાં એટલું જ આપ્યું છે કે એકાગ્રણે મનસા એવું અવધાર્યા મને કરીને ધારણ કરવું કદાચ ટ્રાન્સલેશન પાસ્યકારો બધા હોય એને હોતી પ્રમાણે લખ્યું હોય પણ છતાંય મૂળ સેન્ટરમાં રાખીને એને મૂળ હોવા તો બરાબર થાય હું મારા અભિપ્રાય આપી દઉં પણ ગ્રંથને સેન્ટરમાં રાખીને આપવા જોઈએ ગ્રંથ અને એમાં ઊંડો વિચાર કરવો જોઈએ તો નવીન અર્થ પણ હોય શકે એક અર્થ બે અર્થ પણ હોય શકે એટલે કોઈ ખોટા ને કોઈ હાથાય એવો અર્થ નથી આ કયો છે એવું હોય શકે અને આને જે નહી તેઓ આલોક માં અને પરલોક ઘણા દુખી થશે આ રીતે આ શિક્ષા અને બીજું વિશેષણ એમ કેવા માંગે છે કે હવે પછી ના શ્લોક સંખ્યા આઠ અને નવ માં કયા પ્રમાણે જેવું ગણ્યું નથી આપ્યું એવું લાગે છે અને બીજું વિશેષણ એમ કેવા માંગે છે કે હવે પછી ના શ્લોક સંખ્યા આઠ અને નવ માં કહેવા પ્રમાણે જે લોકો આલોક માં સુખી થશે પણ દરેક શબ્દમાં અલગ અલગ હેતુ હોય શકે દરેક શ્લોકમાં દરેક શ્લોક પાછળ કઈ એક વિષય માટે તો નથી શિક્ષાપત્રીમાં એક સબ્જેક્ટ તો નથી એક એક સબ્જેક્ટ હિંસા ન કરવી પોતાનો પારકો દ્રોહ થાય ને એવું સત્ય ન બોલવું થાય એવું સત્ય ન બોલવું ચોરી ન કરવી માંસભક્ષણ ન કરવું એવા બધા અનેક અનેક ટૉપિકવાળા છે એટલે મારે જેમ કીધું કે પોતાનો પારકો દ્રોહ ન થાય એવું સત્યવચન પણ ન બોલવું એમ કેવા પાછળ શાસ્ત્ર નો અને મહારાજ નો હેતુનો હેતુ એકાગ્રુદ્ધિ આચરણ માં આવે નહી એટલે એનું અનુસરણ કરવા માટે આ રીતે આ શિક્ષા હેતુ એ થયો કે સુખી થવા અને દુઃખ થી બચવા અને એકાગ્ર થો કે નહી શિક્ષાપત્રી ના સાતમા શ્લોક માં પત્રી शब्द आई शेस्कृत भाषा पुनरुक्ति दोश कहवा पुनरुक्ति दोष नहीं लेख शब्द लख भाव ने कहना है अर्थात शिक्षा पत्र लेख आम भाव वचक हो पुनरुक्ति दोष न कही सकते શ્લોક નંબર એટલું મનુજા સત્સ્ત્ર પ્રતિ ચાર સદા તે મસુખા અને શ્રીમદ ભાગવત પુરાણ આદિ જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કેરા એવા જે અહિંસા દ્રષ્ટિએ સૌથી મોટો સદાચાર ભક્તિ છે એટલે ભાગવત નું નામ લેખ બીજા ગ્રંથો છે આઠાસ્ત્રો માં તો ઘણા છે પણ ભાગવત નામ પ્યાનું લેખે कारण भगवान भक्ति कर सत्यता ने कहना वेद पुराणों धर्मशास्त्रो आदि आस्थिक ग्रंथो ए अधिकार प्रमाण बता सदाचार ने पड़े आलोक पर महान सुखिया थे તેમને બ્રહ્મા આદિ ના સુખ કરતા પણ અધિક સુખ મળે છે મહાન શબ્દ ભાવ લખે છે મહા સુખ એટલે શું કરાજ ને લખું પડ્યું એ તો એકાગ્ર થવાનું હેતુ છે મહારાજ મહા લખ્યું ખાલી સુખ ક્યાં થાય છે એમ લખ્યું કે એમ કેમ ન લખ્યું તો એને એવો વિચાર કરે તો એને એકાગ્ર થયા કહેવાય મહા સુખ આહાર તો મહા ભગવાન ને શા માટે લખવું પડ્યું ખાલી સુખિયા થાય છે એવું કેમ ન લખ્યું તો એનો અર્થ કે બ્રહ્માદિક પણ બ્રહ્માદિક થી પણ વધારે સુખ પાલે એના જેવું બીજું કોઈ પામતું જ નથી શિક્ષા પત્રી જો પાળે મારે કીધું શિક્ષા પત્રી તો એના જેવું પામતું અહિયાં સદાચાર શબ્દ શાસ્ત્રોમાં અને લોક સમાજમાં વિરોધ પેદા ન થાય આવું સારા ધર્મ આચરણ કહ્યું છે મોક્ષ ધર્મ માં છે કે સદાચાર એટલે સદપુરુષ નો આચાર્ય ધર્મો સદાચારુતિ મોક્ષ ધર્મ માં કહ્યું છે કે સદાચારો મતો ધર્મ સંતાર લક્ષણ ઈ પાછું સંતો નો એમ કીધું સદાચાર એટલે શું સંતો નો કેવો અનિંદિત અનિંદિત આચાર હોય એ સદાચાર એનો બની શકે ધર્મ તરીકે બની શકે ઓલો નહી સંતો નું લક્ષું લખ્યું કે દેવતા સાધુ નામ અને પછી વેદા નામ વેદો ને ઠેઠ બધા કરતા ઉપર લેખે છે એક એક કરતા એક એક ચડ્યાતા ઉપર પછી કોઈ નથી સદાચાર તે ધર્મ એટલે સતામ આચારા કરવો હોય તો અનિંદિત એવું લખવું પડે થોડું કારણ કે સાધુઓનું હોય ને સાધુઓ એટલે શું લખવું જ પડે કે ખોટા બે હોય વેદોમાં હાચા ખોટા બે હોતા નથી સાધુઓમાં આવું હોય ડુપ્લિકેશન હોય વેદોમાં ડુપ્લિકેશન નીકળ્યું નથી સાધુ નોટા સાધુ નહિ હોય બનાવ્યા ત્યારે તો ખોટા સાધુ હતા ને તો એમાં કેમ ઉલ્લેખ નહીં વેદોમાં તો સાચા ખોટા નું છે પોતે ખોટા નથી વેદો બનાવ્યા ત્યારે સાધુઓમાં તો ડુપ્લિકેશન હતું કારણ કે વેદો ઉપાડી ગયો બીજો રાક્ષસ હતો ઉપાડી ગયો હતો મારે જે નથી કીધું મધુ નામ નો દૈત માર્યો છે એવું તો ખોટું છે મધ ના પોળા છે એટલે ભગવાને તો વેદો ની રક્ષા કરવા માટે મધુ નામ દૈત્યને માર્યો એટલે ત્યારે હેશે તો વેદ હતા તોય વેદ ની હાજરી માં ડુપ્લિકેટ તો હતા જ ત્યારે ભગવાન તો સનાતન છે માણસો નવા સાધુ થાય અને એ આવે ને આ વેદ ને પકડે ત્યારે વેદને કીધું વેદે કીધું કે મને બીક લાગે છે आया, मामयम, नवा थी ने, जुना थी ने होती भी <laughs> के हर थी वेदो विवे, मामयम फजे तो के हो कर शे? પડ્યું વેદમાં ગમે એવું કીધું હોય તો હું હરકું કરી દે સાધુ વેદ થી બીવે પછી ગ્રહસ્થ બીવાય તો બીવે સાધુ વેદ થી બે ખોટા થી ખોટા ન બીવે ખોટા થોડા હોય તો ઘડાય નહી હરકાદા ના તો લાગ માંથી છટકી જાય ગુરુ એ બધે ખેપાન તો હોય થોડા કે હા થોડા જાદા શિષ્યો રાખે ખેપાન નો થાય તો ક્યાંથી જાદા શિષ્યો થયા ગુરુ ખેપા ન એક બે ના હા પેટમાં તો ના આવે પણ હોય તો ક્યાં જાય ને સર્વત્ર શિષ્ય પરાજય એટલે શિષ્યો જયારે કે ત્યારે આમ હાથ જોડીને કહી દેન દૈન હું થઈ ગયો શિષ્યો જયારે પરાજય કરે ત્યારે મુકુન તમારો પરાજય કરે તો તમને સારું લાગે કે નહી ગલગલિયા ચડિયાતો એટલે માથું ભાંગે હોય આપણું માથું ભાંગ ઘરમાં ઘરમાં ઘરમાં ભાંગે બહાર તો ક્યાં ભાંગવા જાય એટલે શિષ્યો માથું ભાંગે એવા નીકળે બીક લાગે ફજે થવાની ગુરુ હોય ને કે શિષ્ય ગુરુ ને તો લાગતી તો મારો ફજેતો કરે એવું લાગે તો શબ્દ થી શાસ્ત્રો લક્ષણ સદાચાર તે ધર્મ છે અને સદાચાર ને પાળે તે સંત છે સજ્જન છે એટલે ત્યાં એનો અર્થ એવો કર્યો ધર્મ શિષ્ટાચાર પરંપરાથી જ થઈ શકે છે શિષ્ટાચાર એટલે સંત પુરુષ હોય વિશુદ્ધ પરંપરા એ વેદ કરતા ચડીયા છે એટલે વચ્ચે જો ડખોળીઓ ઘરી ગયો હોય તો પરંપરા છે એ અનિંદિત નક આવી જાય તો પછી એની પછી પરંપરા આગળ થી લઈ લે જેને મુક્ષ એને જોતી હોય એને બાકી તો બધા ઓલા તો આપી જ દીધી હોય એને પરંપરા એમ એને ચલાવી દીધી પરંપરા એટલે એ પ્રવર્તે થોડી થોડી એટલે જનરલ મોમોક્ષો ને ચેતવું પડે કે આમાં ક્યુ લીધા જેવું છે ને વિપ્રલિપ્ત પ્રમાદ ભ્રમ અને વિપ્રલિપ્ત એ પુરુષગત દોષ ની સંભાવના છે એટલે આની અહેર્યા ચકાસતું જવાનું છે શાસ્ત્રને સેન્ટરમાં એટલા માટે રાખવાના કરતા શાસ્ત્ર કરતા સંતો ચડ્યાતા છે સંતોનું મહત્વ શાસ્ત્ર જ પ્રમાણ કરી દીધું છે કે અમારા કરતા પણ આને વધારે પૂછો તમે પણ એમાં એને આ હોતે પૂછવાનું એમાં કંઈક દોષ વિપ્રલીપસા કે પ્રમાદ એ તૈણમાંથી કંઈક આવી નથી જતું ને આવે છે તો કેટલું આવે છે એને બાદ બાકી કરવી પડે દોષ પ્રમાદ અને વિપ્રલીપુરુષમાં સંભવિત છે હાચા કાઉસમાં લગાડે એટલે ઉપરથી નહી જોવાનું થોડુંક કાઉસમાં તો એવું જ હોય કાઉસમાં સોડા થોડું હોય એટલે કાઉસમાં હોય के नहीं। हाँ चासे, हाँ चासे, खोटा से मा अनेक शिष्टाचार परंपरा विभिन्न મહાજનો એમાં ભોલા પડી જવા જેવું મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિર યુધિષ્ઠિર એ કહ્યું છે કે તર્કો પ્રતિષ્ઠા શ્રુતિઓ વિભિન્ન ઈજાયો છે એમ કેટલો બધો પ્રમાણ રૂપ હોય ધર્મ રાજા ધર્મ નો નિર્ણય આપે એ પ્રમાણ રૂપ હોય ચડિયા તો બીજો કોક આવે તો આના તર્ક ને કાપી નાખે એટલે કોઈ એમાં સ્થિર અને બહુ રત્ન વસું કેટલા રત્નો પીડા કઈ રત્નો બધાય હોય તો એમાં ક્યુ રત્ન ચડીયાતું હોય કોહિનુર એક જ વધારે કિંમતી કયો હીરો મળી જાય એ તો ખબર ના પડે કઈ એટલે જો સારો હીરો મળી ગયો હોય એટલે હીરા પારખતા રહેવાના શ્રુતિઓ વિભિન્ન પરસ્પર વિભિન્ન બાબતો કહે છે કોઈ એવા મોટા મુનિ નથી કે તેમના મંતવ્ય સૌ કોઈ પ્રમાણ માને એવું છે બોલું ક્યાંક છે ને પાણી ન્યાય એ બઉ સરસ વાક્ય છે ઈ જો હોય તો અમારા ક્યાં ક્યાં નીચા છે કપિલો યુ એમ કે સર્વશ્રેષ્ઠ સું ક્યાંક વાક્ય છે સરસ છે કોઈ એવા મોટા મુનિ નથી કે તેમના મંતવ્ય તેમાં પ્રથમ દ્રષ્ટિ હોય નહીં લેવા મોટા ભાઈ થોડી થોડી ક્યારેક રહી ગઈ હોય દૂર બહુ મોટા હતા પણ હવે એનો શિષ્ટ આપણે જેમકે ચાતુર્માસ યજ્ઞ કરે તેને અક્ષય ફળ મળે છે તેથી વિરુદ્ધ કરેલા તેથી વિરુદ્ધ કરેલા કર્મ થી નિત્ય ફળ મળતું નથી કરેલા કર્મ કર્મથી સંપાદન કરેલો ક્ષીણ થઈ જાય છે નાશ પામે છે સર્વભૂત પ્રાણીઓ માંથી કોઈની હિંસા ન કરવી તેથી વિરુદ્ધ બધા એને આ દેખાય છે રસ્તો જોવો છે નિર્ણય છે તર્કો પ્રતિષ્ઠા શ્રુતિઓ મુનિર મત પ્રમાણમ એટલે આપાત તો અલગ છે એમ તો વ્યાસ ભગવાને એ બધા આપાત દૂર કર્યો જ છે ને પણ સામાન્ય માણસ છે એટલો બધો કઈ બધા ઊંડો ઉતરી ન હોય કે મહાજનો મહાજનો નું સારું આચરણ હોય એ પ્રમાણે પકડી તમે આ જ જાઓ એમ તો ન જ કહીએ કઈ કે બધા શ્રુતિઓમાં વિરોધ છે એવું તો ન કહીએ કઈ આપત વિરોધ છે અને મુનિઓ છે મુનિઓ આપણે મુનિઓ દહ મુનિ થાય નહીં તો મૂકાય એક મુનિ મુનિ ની પકડ છે જોરદાર પકડ્યું હોય એને બઉ જોરદાર પકડ્યું હોય અને મુકાવવા વાળા હોય એમ કે ઠીક છે મૂકી દે ને બીજા કે ઠીક છે મૂકી દે એમ સાપટ મારી મૂકે ભેડા થાય અને ઝાપટ મારે તો એક મુની મુકતા નથી તો ખોટું થાય તો દુર્વાસા એવું દુર્વાસા શું કે હું બોલો એ ખોટું ના થાય તમે ખોટું બોલાવો તો હું બોલો ને એટલે મુનિઓ તે દુ થી હાલ્યું આવે છે મુનિવાનું બધા મોનિવા બોલા ફરે જ નહીં એટલે બોયલા તો ફરી જાય પણ પકડ્યું મૂકે નહીં એક વાર પકડાઈ ગયું જોઈએ નાનપણથી ને જ પકડાઈ ગયું હોય કા અને કાકા મોટા થયા પછી કોઈ પકડાવી દેગુણ સામે વિષ્ણુ તો હું હમણાં આવું છું વિષ્ણુ હોય તો પછી ફરે જ નહીં વાળા ઈ માણ મૂકે તો પછી ઓલા સામે આવે કે વિષ્ણુ સામે પકડો હું હમણાં આવું છું બે ત્રણ જણા પકડાવવા રે તો જિંદગી વહી જાય તો વિશ્વ સામે પૂરું થઈ જાય પછી તો કઈ પકડ્યા કે હોય ને કઈ એટલે મુનિઓનું એવું હોય નેકોર મુતા પ્રમાણ મુનિઓમાં વિરોધ હોય એટલે આપણે એ પરંપરા લુપ્ત તો કરાય ને કઈ પરંપરાધરો છે ને મુનિઓ બધે મુનિઓ શેના ધોરણ ધરો છે શેના ધોરણ ધરો પરંપરા ને એ પરંપરા ને મુખ્ય કામ એનું છે નકર તો શાસ્ત્રો હોત ધર્મ તો પ્રવર્ત આવી શાસ્ત્રોમાં કીધું જ છે ને પણ હારી પરંપરા એના ધોરંધરો છે કેટલા ધોરણ એવા એક અને પાછા પારેય નહી એટલે મુશ્કેલી એટલે યુધિષ્ઠિર રાજા મુંજાઈ ગયા કે અમે મારે ક્યાં ધોરંધર નું માનવું એટલે નિહિત ગુહાયમ બઉ ઊંડો એટલે ધર્મ નો નિર્ણય એ બી છે તેથી વિરુદ્ધ શ્રુતિ અગ્નિ અને સોમ દેવતા ના યાદ ધુરંધર નો અર્થ ધુરંધર એટલે મૈસુર યુનિવર્સિટી તમે તો યુનિવર્સિટીમાં બાદ પાર કરી ગયા છો ને યુનિવર્સિટીમાં હોવા નીકળી ગયા છો કે ગાડીમાં બેઠા તા ત્યારે એનો વાત નથી હું ભાઈ કયો ધોરણ એટલે યોગિક હું રોઢ અર્થ હું ધોરણ ધારણ કરણ કરે કોણ કરે રોઢ અર્થ કેવાય ઉત્તર પ્રદેશ જોડે એટલે કા ઓ તેથી વિરુદ્ધ શ્રુતિ અગ્નિ અને સોમ દેવતાના યાગમાં પશુ નું બલિદાન આપવું સૂર્યોદય સમયે હોમ કરે તેથી વિરુદ્ધ શ્રુતિ સૂર્યોદય ન થયો હોય તેવા સમયમાં હોમ કરવો અતિરાત્રિ યાગમાં સોડશી હોમ ન કરે હે સૌમ્ય સૃષ્ટિ પહેલા બધું સત્ય સ્વરૂપ જ હતું તેથી વિરુદ્ધ શ્રુતિ સૃષ્ટિ પૂર્વે આ બધું અસત હતું આ તાત્વિક વિષયમાં કશો ભેદ નથી તેથી વિરુદ્ધ શ્રુતિ સુંદર પાંખો સાથે રહેનારા બે પક્ષીઓ જેવા બે મિત્રો જીવ અને આપત વિરોધ હોય તો એને લઈને ભલે સામાન્ય માણસો છે એને આપત વિરોધ જણાય છે એના આધારે એમ કે શાસ્ત્ર મહાજનો એને ગાતા સપન થાય મહાપુરુષો એ જે ગ્રહણ કરી લીધું હોય એ રસ્તે ચાલુ જવું એટલે એમાં પાછું મહાપુરુષ શબ્દ આવ્યો એટલે વિશેષણ આવવું જોઈએ શું કેતીન્દ્ર મદદીપે કા મને ક્યાં ઓલા પુરુષ કહેવાય કે વિશેષણ વિજ્ઞાન સાધુ તો હોય જ નહી હા કોરા કોરા તો હોય જ નહીં એટલે કઈક વિશેષણ વાળા જોઈ એટલે એવો વિશેષણ વાપરી આપત પુરુષો એ કીધેલો રસ્તો જે હાલી ગયા હોય અને એનું અનિંદિત આચરણ હોય એટલે એ સામાન્ય માણસો ને જો એ શાસ્ત્ર માંથી વિરોધ ટાળીને કઈક હારો રસ્તો ગોતી શકે એ ના પણ આ હારો કારણ કે વિરોધ ટાળવો હોય તો એને પોતે મહેનત કરી હોય ને એની શક્તિ પ્રમાણે મહેનત કરી હોય ને ઓલામાં તો બધા મોટા માણસ મોટા મોટા માણસો એ ટીમવર્ક કરેલું હોય ઉપર્યુક્ત શ્રુતિઓમાં જણાતા પરસ્પર વિરોધ નો પરિહાર કરીને તેનો એક અભિપ્રાયમાં સમન્વય કરવો તે તો અતિશય ગહન છે અને મીમાંસા શાસ્ત્રના અધ્યયન જ સાધ્ય છે ભાષ્યો દ્વારા કર્માચરણ છે ને એટલે મીમાંસામાંસાય આચાર નિર્ણય કર્યો છે સ્મૃતિઓ અને ભાષ્યો દ્વારા શ્રુતિઓનું વિવેચન કરનાર ઋષિ કોઈ એક જ નથી પણ સવાલ કે સ્મૃતિ કીધી તો એ પાછું મારા જે વિજ્ઞાન કરેલી હોય ટીકા કરનારા સ્મૃતિઓ અને ભાષ્યો દ્વારા શ્રુતિઓનું વિવેચન કરનાર ઋષિ કોઈ એક જ નથી પણ અનેક છે તેથી તે ઋષિ મુનિઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે परस्पर विरुद्ध अभिप्राय कहे राजा स्वामी जार। महाराज